આ તું કઈ માં ભરી ફરી ભરતા રૂપિયા એક રૂપિયા પડી ગયું હશે બધા હું તો ખબર છે હું શું કરે બધું આખો દાડો હું શું જ કરે આ કરે છતું કરે લોકો ઊધો કરવા ખબર નથી પાછી ઊંધું કરું અંકાર ને એટલે પછી ઊંધું કર્યું હશે કે ના ને તો ખરું કર્યું આપણને શું ખબર પડે એમ કે એટલા સુધી પહોંચ્યા નથી હજી એમ કે નવના મજા આવે ને રોજ રોજ મળું પડે ના આવે એટલે સારું છે લાભ થાય છે દર્શન કર્યાનો અને ચિંતા થઈ જાય નથી હવે કઈ ચિંતા નથી એમ કે ખબર પડી એટલે સંભાવ કરે જોવાય ગયો પછી બાબા સૌ પડે દાદા મટી ને બાબા થયા વારે ગયા દિવસે મળી ગયો જન્મ શેકવાનો કેવાય બધું બધુંdala પેલો બધું હીન ચેક લેઈને આવે બધું બધું બીજું બધું હીન ચેક લઈને આવે બધું લઈને આવે બધી તૈયારી કમ્પ્લીટ આ દલેરા કાળો મા બાપ સાબા પરો લઈરાય તો કોઈ જને છે નહી બધી <laughs> એને બાપ ને ફોન કર્યા છે તમે બાપી માણસ ય પણ છોકરાને તો મોટા કરે જમા ખવડાવે પીવડાવે કરે દવડાવે બધું કરે અનુકૂળ બંધ થાય બસ મોટા કર્યા હતા પુન્ય જાય ભગવાન છે ને ભગવાન છે ને પૂર્ણ કરો ઉમાસ હોય નેટા કર્યા હતા પુણ્યા છે ફોન નાખો પાપ કરે પછી એક તો ખોવાય બે ની પાસે કોણ તો આ ખારા હોય ને આ ખરાબ બે છોડી દીધા ને તે બગશે બઉ ડાકલા છે Let me get another clap for time. કોઈ એવો સંજોગ હોય મન નો કરે મન માંથી નીકળે ની ફેસ્ટિવલ હોય છે બે ચાર વર્ષ સુધી દાદા અમુક અમુક બે સિદ્ધાંતો આપ કયા આપી શકો માત્ર સુખ ને ફળે છે બધા જી છે કેટલાક પ્રકાર નો નાનો મોટો ગમે છે સુખ ને જ ખોળે છે બીજું કઈ ખોળતા નથી આ સુખ બે પ્રકાર નો એક સુખ ભૌતિક સુખ આ ભૌતિક જુગીજ સુખ છે સમજાય માટે કલ્પી સુખ છે કલ્પના કરેલો આ ભૌતિક સુગા છે કલ્પિત સુખ છે પોતે માન્યું કે સુખ છે એટલે સુખ લાગે અને પોતે માનિક નામાં નહીં ફાવે તો ના ફાવે તમને જે સાડીઓ ગમતી હોય ના ગમતી હોય મન મન મનમાં ખતરા થયા કરે બે ટકા નો સુખ છે જગત એક ભૌતિક સુખ કલ્પિત અને એક સુખ સાતું સુખ કાયમ નું હોય અને આ કલ્પિત સુખ થોડા વાર સુખ આવે નવકલ્પિત સુખ કે સુખ સુધી સંસારમાં ભટકવાનું છે આ બધી ચીજો ને ઈચ્છા છે ત્યાં સુધી આપડે આ સુખ માં કરે જીવડું તેને આપો તો તમારો દેહ જોઈ છે આપો તમારે દેશ હોય તો બીજા ના આપો તમને જે સુખ જોઈ તો સુખ આપો દુઃખ જોઈએ દુખ આપો નહી પછી બે અગાઉ ભરી ગયો આપણને અને પછી આપડે પાંચ વાળી ગયું તો દરેક ધીરું કેવાય આપી ગયો ગમેકા આપણને દુઃખ આપે છે આપડે આપેલું છે તે પાછું આવે છે બીજું કોઈ પાછું આવે ને દુઃખ નિયમ છે બધા કુદરત નિયમ નાખીને બધું બિલકુલ નિયમ નાથી ચોખ્સ એટલે કોઈ દુઃખ કોઈ જીવ માત્ર અને કાયમ નું સુખ શું નામ છે તારું બેન જયશ્રી જયશ્રી તું ખરેખર જયશ્રી છું ખબર નહી મને કોણ કાક ખબર હતી કે છે મને બબર સહેજે નહી તો હા હું ઘરે કસતા જઈશ તો તેજે તાર નામ તુ કોણ એ હું મને પોતાને ખબર નહી તેજે તાર નામ કે તુ કોણ માય નેવી જેસી નોટ આયે નોટ આયે જેત્રી બટ માય નેવી જેસી કરવાની કરવાની ના મન માં ઈચ્છા થાય મારે બીજી કોઈ તપાસ નહીં પૂછવાની કોણ છું જાણ્યું એટલે પછી દુખ આવે જ હો એટલે કોઈ શીખવાનું નથી હું જૈશ્રી ધનિયા હવે આપ જ અમને બતાવો એક બે વાર સૂચનો રસ્તા બતાડો કે જેથી કરી અમને એમ લાગે કે અમે પામે આવ તું આજે જગી થઈ થઈ હતી છું ફાદર કઈ છે દેખાડવાની હેલ દેખાય દઉન ફાધર કઈ છે પછી ફાધર છે બધી લોકોને ખબર આવે છોકરો જવાનો છે થોડી વાર દેખાડજો બધા દેખાડે તો જેમ તમને પાસ જ કર્યા કરે તો તેને બાપે જોડ્યું છોકરો પાસ કહેવાયો નથી ને આપણે ખોટા દેખાડે શું તો બાપે આ બધું દેખાડવાનું બંધ કર્યું પપ્પા દેખાતી નથી મારે લગ્ન કરી પચી જઈ શકે છે પપ્પા એ બધી એક બાજુ ખબર આપી મોકલો હોય મેં આવે અમારે ખોટા દેખાય છે બસ સ્ટેશન પર કરી શકે છે દેખાડીશું સ્ટેશન પર રેલવે સ્ટેશન પર દેખાય દઈ શકે એનું મહત ચાલવું પડે બધું કરવું મોહૂર્ત નાખવું પડે એમ બે તારા એ તો ખબર બે જગ્યા ખોય ઉપાડ્યા સ્ટેશન ઉપાડ્યા પછી એવું ત્યાં કર્યું કે મને નાખે દેવગઢ બારીયા ના ગોધરા પાસે દેવગઢ બારીયા દેવગઢ બારીયા બરોબર બાર્યા બારિયા એમાં બે ઘાય ભાઈ જાય એટલે કઈ દે પછી ગયો છું આપડે પછી આપીએ પછી પોચાડશે આપડે પોતા તો બધી બાકી આવશે પડઘો છે બીજું કોઈ છે નહી પોતાનો ઊંપાડે એ સંભળાય બી કઈ પૂછ્યું પ્રશ્ન છે ભાઈ પ્રશ્ન છે જન સેવા જન સેવાનું કેવી કે જનસેવા એટલે લૌકિક માં જે કરીએ છીએ જનસેવા આપડે એને એટલે દરેક કરી ભગવાન ની ભક્તિ કરે એ લોકોને દુખ આપે છે લોકોને સુખ આપવાની રમજ ભક્તિ જે માતા ને શું કપડામાં જ બસ ભગવાન બધો બુધ કઈ ખુલાસો થાય છે કરો પરમાત્મા પોતા હોય વિઘ્નો એટલે વિઘ્નો ઘેરા ખુબ ભક્તિ કરે તો વિઘ્ન ઓછા થઈ જાય કાજ્ઞાનું પાલન કરવાથી વિઘ્ન ઓછો થઈ જાય અને વિઘ્ન ઓછો થયા પછી પ્રત્યક્ષ સત્સંગ મહાભારત માં રામાયણ માં છે કે ભગવાન બધું કરે છે ભગવાને જગત બનાવ્યું છે એની ઈચ્છા વગર પાંદડું હલતું નથી તો કે એ ભગવાને આપણા બધા ને અવિબુદ્ધિ કેમ આપી કે આપડે બધા આડા વાળા કામ ધંધા કરીએ છીએ મારા બુદ્ધિ નહી જ્ઞાની બુદ્ધિ મારા બુદ્ધિ નથી આપતી ભગવાન બુદ્ધિ હોય નઈ ભગવાન આપેલું ક્યાં નહિ લોકો કે છોકરા બાપ ભગવાન બાપ વગર ના થાય એટલે બાપનો છોકરો એનો છોકરો હવે ભગવાન ભગવાન તો વિતરાગ છે સરકાર દરેક દિન બેઠેલા છે ભેગા કરતા સોનું રૂપે એક અને લગા લગડીએ ને ભેગી કરીએ તો કોનું કેવાય એક જ કેવાય ભગવાન એકવાન બેઠા સિંહ માત્ર ની અંદર ભગવાન બેઠા છે કોઈ જગ્યાએ ભગવાન જગ્યાએ છે નહીવચર ઉપર આકાશ નો કોઈ બાપો નથી આપતો લોકો કર્યું એટલે લોકો ખાય છે કોઈ જી ને દુઃખ ના આપાય નહી ભગવાન ચંદ્ર પૂજો પૂજ્યો બધો ખુલાસો કરજો બધો રામાયણ મહાભારત રામારે સિલાય કહું કે માણસ ગયા એમના બધું શીખી ના હોય તે પાછળ કોઈ આવીને સિલાજી જવાનું કે મહાન વ્યક્તિને આપણે પૂછાય હું એને મૂકી ને જતો રહું છું પાછળ એનું શું થશે એ બુદ્ધિ એમને ના સુધી કે આવી બુદ્ધિ જેને ના હોય એવાને ભગવાન માની ને પૂજવાની શી જરૂર ક્યાં ક્યાં સરસ આદર્શ જીવન જીયા અને મુનિ પાસેથી એને જ્ઞાન પ્રાપ્ત કર્યું હું કોણ છું તેનું અને જ્ઞાન પ્રાપ્ત કરી અને આજના પૂર્વક રહ્યા લક્ષ ભગવાન તમારી અંદર બેઠેલા છે તો આપડે લોકો શું કે છે મારા ભગવાન બેઠેલા અંશ રૂપે છે અંશ થઈ ગયા છે ને એટલે લોકો શું એમ થયે છે આવડું બધું કોડું હોય ને અંશ કરી નાખે ટુકડા ટુકડા ટુકડા એ ટુકડા બધા નાખેલા બધા એવું નથી કરતા નથી ભગવાન ના ભગવાન શનવા દરેક જીવ માત્ર અંદર એની પર આવરણ છે કેવું છે કોઈ બે ઇન્દ્રિય બે કોનો કાયદો બે નીકળે નીકળે એમ તો પ્રગટ થઈ જાય અવ્યક્ત છે મારા વ્યક્ત થઈ ગયા છે એટલે હું ભગવાન ના નમસ્કાર કરું આમ કરીને છું હું પોતે દાદા ભગવાન થયો નથી હું પોતે જ્ઞાની પુરુષ છું અને વર્ગની ઓબર્વેટરી એટલે આવી વ્યક્ત થઈ ગયા સઘન થયા છે એટલે ફળ આપે છે તમારું વ્યક્ત થશે એટલે એ મહાન માણવા નાખે છે ગીતા માં શ્રી કૃષ્ણ ભગવાન સ્વરૂપ ના દર્શન કરાયા અને આપડે કરી નથી જેમ જેમ ભાવના ભાવના એટલે શું કે જે થવું હોય ને એના માટે બીજા પ્રયત્નો પૈસા ભેગા માટે પ્રયત્ન ભાવના બાજુ તમારું બીજું કોઈ જવાબદાર નથી તમારી જ ભાવના જોઈએ હું કેટલા હું ભગવાન ને ખોલતો કહું એ મને મળી ગયા બીજા બધા તો મને મળ્યો મને મળ્યો એ બધી જ બધું મનુષ્ય <laughs> <laughs> પશુ એ પડાય લેવા ફરે પછી સજ્જનતા હોય કોઈ ના પડાય લેવા ફરે આવે અને ફળ આવતા બહુક તરીકે પેલા નવ જણ ને સાસુ સારી મળી હોય અને એક ખરાબ મળે સમજી આહુ આહ બધ્યા પૂજા પ્રોફ કરી મને ધણી માહિ ખરાબ કરે કે સારું કરે એ તો પછી પણ સૌથી પહેલું જે જીરો કર્મ નું હોય તે શરૂઆત કર્મ ની ક્યાંથી થઈ થઈ છે આ તો બધું રાવણ જેવું છે આવણ છે બધના છે શું છે Bye. આ હિન્દુ વિચાર કરવી થી ભગવાન જ હતા રામ વિષ્ણુ નો અવતાર હતા એ હિન્દુ વિચાર કરવી થી ભગવાન જ હતા તો મોક્ષ મેળાનું કેવી રીતે બાકી રહે રામ નો આત્મા વ્યક્ત થઈ ગયો પૂર્ણ ને વિષ્ણુ નો અવતાર હતા એટલે અવતાર કોઈ હોતું જ નથી અવતાર કોઈ થાય નહિ અવતાર તો મા ના પેટે જન્મે જ નહીતાર તો ઉપર થી પડે જન્મેલા અવતાર મા સંપૂર્ણ થઈ ગયો ગયા બસ મહાવીર કરલાય અનંત વિષ્ણુ ના અવતાર એ બધું બોલે છે ને વિચારક નથી ને એ લોકો સમજવા માટે નથી વિચારક નથી એમના માટે ગોડ ઇઝ ક્રિએટર અને વિચારવંત છે એના માટે ગોડ ઇઝ નોટ ક્રિટર ઓફ લેટ્રોલ એ કઈ કુંભાર નથી કરવા દે વિજ્ઞાન થઈ રહ્યું છે વિજ્ઞાન થી થઈ રહ્યું છે આ વિજ્ઞાન જ છે ભગવાન પાણી સુધી ના થાય બધા વિજ્ઞાન ચાલ્યા કરે બાર બીજા જીવન માટે ભગવાન ની ક્વાઆળી ફ્રી મારે બહાર નીકળે એવું પડે ક્વા થાય સમજાય ને તમને એટલે એવું છે નહિ ગોડ ઇઝ નોટ ક્રિટેડ ભગવાન ક્રિએટર થયું છે એટલે ભાઈ ના મારે રહ્યા હતા બધું ભાઈ નો પ્રશ્ન છે તો પછી રામ અને કૃષ્ણ ભગવાન હતા કે નહી રામ અને કૃષ્ણ હા તો ભગવાન કેવા ભગવાન એટલે શું ભગવાન ગુણો ધરાવતા હોય તે ભગવાન ગુણો ધરાવતા હોય એ બધા ભગવાન કહેવાય શું કહ્યું એટલે કૃષ્ણ ભગવાન રાખુદેવ ભગવાન કહેવાય રામ એ ભગવાન કહેવાય ભગવાન કહેવાય કોઈ અવતાર એવું નથી અભ્યુ ધર્મ છે એ સંભવ આવ્યો છે કે જયારે જયારે ધર્મ ની પરથી થાય છે ત્યારે એના પૂરી આગળ પાકી અને પોતે ધર્મ સાર કરતા હોય ને તો પછી એમને કારણ માટે જોડે રહેવું જ પડે ને હોય તો આટલો બધો અધર્મ થયા પે પછી સુર અચર લે પહેલો જ કેમ ના લે એવી વાત છે પણ પેલા આટલો થઈ નિયમ થી થાય છે નિયમ